સુર એ તગાબુન શરૂ કરું છું રહેમાન અને રહીમ અલ્લાહ નામથી જે કઈ આસમાનો માં છે અને જે કઈ જમીન માં છે તે અલ્લાહ નામ ની તસવી પા તેની જ છે અને દરેક રીતના વખાણ તેના માટે પૂરો કાબુ ધરાવે છે તમારા માંથી કોઈ તો ન માનનારા છે અને તમારા માંથી કોઈ માનનારા છે અને તમે જે કઈ કરો છો તે તે અલ્લાહ જોવે છે તેને આસમાનો તથા જમીન સાચા મકસદ માટે પેદા કર્યા છે અને તેણે આકાર બનાવી પછી તમારો ઘડતર બનાવી તે ખૂબસૂરત બનાવ્યો છે અને આખરમાં પાછું ફરવું પણ તેની તરફ થશે જે કઈ આસમાનો માં છે તેને તે સારી રીતે જાણે છે અને જે કઈ જમીન છે તેને પણ અને તમે જે કઈ સંતાડો છો તેને જાણે છે અને તમે જે કાંઈ જાહેર કરો છો તેને પણ અને અલ્લાહ મનની વાતોથી પણ ખૂબ જાણકાર છે શું તમારી પાસે તે લોકોની હકીકત નથી પહોંચી કે જેમણે અગાઉ નાસ્તિકપણું કર્યું હતું જેથી તેમણે પોતાના અમલના કરણીના ખરાબ નતીજાઓની દુનિયામાં મજા ચાખી અને વળી આખેત માં તેમના માટે દુઃખ આપતો અજાબ પણ છે આ એક કારણે કે તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવતા હતા પણ તેઓ કહેતા હતા કે શું અમારા જેવા માણસો અમને સીધો રસ્તો દેખાડશે જેથી તેઓ ઈમાન ન લાવ્યા અને મોઢું ફેરવી લીધું અને અલ્લાહે પણ તેમની દરકાર કરી નહીં અને અલ્લાહ સ્વતંત્ર અને વખાણ પણ તેના છે ના શીતુ વિશુરી અંજલ અલબત્ત મારા પાલનહાર ની કસમ તમે ચોક્કસ ઉઠાડવામાં આવશો પછી તમે જે કઈ કરી ચુક્યા છો તેનાથી તમને જરૂર જાણકાર કરવામાં આવશે અને આ વાત અલ્લાહના માટે એકદમ સહેલી છે માટે અલ્લાહ પર તથા તેના રસૂલ પર તથા તે નૂર યાની કે કુરઆન પર કે જેને અમો ઉતાર્યું છે ઈમાન લાવો અને તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે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 ભેગા કરવાના દિવસે યાની કે કયામત માં તે તમને ભેગા કરશે એજ તો હાર જીત નો દિવસ હશે અને જે અલ્લાહ પર ઈમાન લાવશે તથા સારા કામો કરશે તો તે અલ્લાહ પણ તેના ગુનાહો તેનાથી ટાળી દેશે અને તેને જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે તેમાં કાયમના રહેનારા થશે એ જ મહાન કામયાબી છે ને જે લોકો ઈમાન નથી લાવતા અને અમારી આયતો નિશાનીઓ જુઠલાવે છે તેઓ જહન્નમવાસી છે તેમાં તેઓ કાયમ રહેનારા થશે અને એજ સૌથી ખરાબ પાછા ફરવાની જગ્યા છે અલ્લાહના હુકમ સિવાય કોઈ પણ મુસીબત આવતી નથી અને જે અલ્લાહ પર ઈમાન લાવે છે તેના મનને તે સાચો રસ્તો બતાવી દે છે અને અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરો જાણકાર છે અને તમે અલ્લાહ હુકમ માનો અને રસૂલનો હુકમ પણ માનો પણ જો તમે મોઢું ફેરવી લેનારા થઈ જશો તો અમારા રસૂલ પર તો ફક્ત અમારો સંદેશો સાફ કરીને પહોંચાડી દેવાનું જ છે અલ્લાહ એજ છે કે જેના સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી અને માનનારાઓને લાઝિમ છે के अल्लाह पर आधार राखे एम लाओ चौक्स तारी और तथा औलादों में के दुश्मन है बची ने चेतता रहो पो ते भूलों की दरगुजर करो जता करो अथवा माफ कर दो तो बेशक અલ્લાહ પણ મોટો બક્ષવા વાળો ને મોટો રહેમ કરનારો છે बेशक तारी मालो दौलत तथा तारी औलाद परीक्षा सीवाय नथी अने मोटो बदलो तो अल्लाह पास ती ज सुधी बनी सके अल्लाह थी डरो અને તેની નસીહત સાંભળો અને તેનો હુકમ માનો અને તેની રાહમાં ખર્ચ કરો એ તમારી બહેતરી માટે છે ને જે શખ્સ પોતાના નફ્સના કંજૂસપણાથી બચાવી લેવામાં આવશે તો એ જ ભલાય મેળવનારો થશે અલ્લાહ ને કરજે હસના આપશો તો તે તેને તમારા માટે બે ગણો કરી દેશે ને તમારા ગુના માફ કરી દેશે અલ્લાહ મોટો કદરદાન અને મહાન સહનશીલ છે છુપી તથા ખુલ્લી દરેક વાતોનો જાણકાર તાકતવાળો ને હિકમતવાળો છે